મહારાજ જઈ ના મહારાજ આવ્યા હોય આ તો તમને પૂરા દેખાયા દેખાડે આક્રમણ થઈ ગયા શું કેવા નહીં પણ ભાષા તો બહુ ખરાબ આવું તમે લોકો ડેરાંધાઓ છો તને શું વાંધો આવ્યો તમારી પાસે જઈને પર પૈસા માગતા જુદી વાત છે શું આચાર્ય કહ્યું કે તમે અમને બધી આપીએ તમારે ના પણ તો તમારે પાછા તમારે રીત રિવાજો અમારે ઘડવા પડે અને તમારે જડ રિવાજો છે કેવા છેડ બધા રિવાજો છે શું સાહેબ મને દર્શન કરવા અંદર જ્ઞાની પુરુષ પવિત્ર નિરંતર પવિત્ર હોય તૂટી જશે અને મૂર્તિ પ્રતિષ્ઠા હું કરીશ આ લોકોની પ્રતિષ્ઠા ચાલે નઈ પ્રતિષ્ઠા તો જરામાં અહંકાર ના હોય ને તે જ પ્રતિષ્ઠા કરી છે શું અગર હંકા રૂપ સબ થયલો હતી કરી છે પણ પડે ના આ હંકા લોકો તો દિશા કરે હું તમારું પુરપુર બાદરથી બદાય જયંતમ કે હા મારા એટલે મારા દાદા તો એ એ પણ વર્ષોથી પહેલા એ પુત્ર આ પછી જય એમના દાદા છે તો રાજપૂત હતા પહેલા પહેલા ઘણા કુટુંબના શું કરે છે કરે છે બધા પોઈન્ટ એમાં બધા લખી લાવો ધર્મ નું જે પાલન થાય છે એ ધર્મ છે એવું છે જે ધર્મ નથી એનું જ પાલન થાય છે એટલે આ જ્ઞાન કોઈ વખત તમને અનુકૂળ આવે તમે આ જ્ઞાન લઈ લેજો એ પહેલું તમને ઉઘાડ થશે આ બધું આવરણ તૂટી જશે બધું શું બે કલાકમાં બધું આવરણ તૂટી જશે પછી તમને આત્માનું અનુસંધાન થશે આત્મા તો ચોવીસે કલાક રહેશે ચોવીસે કલાક પછી આત્મા રહેશે બોલો બે કલાક માં આટલું બધું મળતો દાદા એક મારો અંગત પ્રશ્ન છે પૂછવું આપને વધારે હું અત્યારે ત્રણ કામ કરું છું દાદા એક આપણે છાપામાં લખું છું કોલેજમાં ભણાવું છું ત્રીજો મને આ ધર્મ રસ છે મારા પિતાશ્રી મોટા હતા જય ભી નામ હતું કરેલી એમ કે છે કે હું ત્રણ કામ કરું છું એક તો આ પેપરોમાં છાપામાં લખે છે યુનિવર્સિટી માં પ્રોફેસર છે અને ત્રીજું એમના જે ફાધર હતા ફાધર ના પણ એ પોતે બહુ મોટા લેખક ત્રણસો પુસ્તકો લખેલા અને ધર્મ નો અભ્યાસ કરવાનો એમાં આગળ વધવું એમનું ત્રણ ત્રીજી એમનું કામગીરી છે તો હવે એમાં ત્રણે માંથી વધારે આગળ વધવું એમ ધર્મના આગળ વધારે બાગ છોડી દો એ તો મહેનત નકામી છે કોઈ પણ જગ્યાએ ગોળ ગોળ ફરવાથી કેટલા માઇલ કપાય નકામ વાંચેલી ઘાણી છે એ છોડી દો એ તો હું તમને બે કલાકમાં કેટલા માઇલ ચાલીશ પછી તમારી સ્પીડ એટલી બધી પૂછે બીજું બધું તમારું જે બાર પડશે બે કલાક બાદ છે પર પર પર આવે ને એટલે તમારું કયું પેપર બઉ એવો નથી કે સાધુ અને બઉ વાગે ટુ આવું કામ થાય એવું બનેલું નહીં સારું શું કરે આ કાર્યક સંગીત તૈયાર થઇ જાય માલવણી આમ એ પોતે બઉ તાર્કિક છે પણ છતાં એમને પણ કહ્યું મને બઉ આનંદ થયો તે બેલેકનો ઘાટ આયાલા આટલા લગા પછી એને ભવના કરી છે દાદા કે એમે એને પીએચડી કરે મે એમે પીએચડી કેમે પીએચડી મે આનંદજી મહારાજ કે કે આનંદજી આનંદજી મહારાજ ઉપર એને પીએચડી કરેલો તો આ પીએચડી કરનારા હતા તે એના માર્કો આપ્યા છે બે મોટા છોકરા કેવા હોય તો હોય તે વેન જે કાતારે પીએસડી શબ્દથી શું થાય છે કે થિંકર તો હોય છે વિચારતી હોય છે હા দাদা ઓપન માઇન્ડ વાળા હોય છે ઓપન માઇન્ડ વાળા થાય ઓપન માઇન્ડ હોય અમું ગુણ હોય કોઈ બલે આ તો વાત કરવાના હોય કે એટલે કે જે ગાઢનો જો વાત કરવાના સધાર કોં થાય તો મારા જે વાત કરવાના બેચરદાસજી પંડિત હતા આપકે નામ સાંભળ્યું નહી વાઇફ મળે দাদা પંડિત બેચરદાસજી ખરાલે બેચરદાસજી પંડિત એમને પાસ્ટ કરનારા હતા એમના વાઇસ છે તો આપણે દર્શન કરવા આવેલા એટલે નોક્યાં પછી નાયબ સનામત ગોપન વિદ્વાન હતા એ ક્રાંતિકારી હતા એમને પણ ઘણી ક્રાંતિ કરી ક્રાંતિકારી હતા ને ખૂબ વિદ્વાન હતા તો જગ્યા પી.એ.ડી. લા થાય છે પી.એ.ડી. મોટી જગ્યા થાય પી.એ.ડી. ઓર લા થાય એક મારી વાણીમાં પી.એ.ડી. ને બહુ સારું મતલબ છે બરાબર આપણે નીકળ્યા મે <laughs> <laughs> <laughs> <laughs> જ્ઞાન લીધું ને પોતાના આધારે ચાલે છે ચલો જાના આધારે ચાલશે તે જ ભાન સાયન્ટિસ્ટ ને કહ્યું લાઈ ગયું અને સમજણ પાડું કહ્યું શું માર્ગ નિરાગ્રહી ના માર્ગ કેવા પતા કર્યા કેવા પ આપી દે સાપરાડી જાય શું થાય મારે ઉડાડી બોલાવું બંધ કરી દેવાનું શું કહે મારી ના માર્ગ માં એટલે આ ઝઘડો જ ના ભાઈ અમારા ઝઘડો ને સંઘપતિઓ છે આગ્રહ જ નહી આગ્રહ જ નહીં જ નહીં કોઈના દાદા ને પગલાક મારા તો બાકી નહિ રાખી મેચારીઓ છે ને તેમને વડવા માં બાકી નહી રાખી રાતે રાખી <todos> આવડી રીતે આવા કોઈ માણસ કેનાર મળ્યા નથી વાત ફોડી છે એટલે પેલા બધાને મને કે છે દાદાજી આમ રાખો ને આપડે રાત્રે રાખો એટલે સમજી ગયો મારા હજુ આ દુનિયાની આબૃત છે એટલે પછી રાતે બરોબર ખુબો હતા પાટ બગાડી કઈ જતા પાખ્યા છો આ એમ નઈ સો દાદા દે પસે પણ એમણે કહ્યું દાદા કે તમે આ બધું બોલો છો ભગવાન મહાવીરના શાસન માટે ખૂબ રાગ છે એટલે કરુણાથી બોલો છો તમે ના કરુણા મારી કરુણા શું કહે છે વગર કારણે લડેનો શું એનું શું કહેવાય કતો ગોડ લડે કતો કરુણા હોય વગર કારણે નહીં રાગ દે નહીં કદી ખુબ લડ્યો પછી આવો ગયા પ્રસાદ નહી આપે પરીક્ષામાં પાસ થઇ ગયા તમે પરીક્ષામાં પાસ થઈ ગયા કંટ્રોલ માં આટલું બધું હવે અને કપડા લઉ ના પાડે તમારો બધા પૈસા ક્યાંથી કાઢશે પૈસા ક્યાંથી આવતા હા ભાઈ સાડા બાર લાખ રૂપિયા આપ્યા છે બીજા સાડા બાર લાખ આપવાનું કે ભાઈ સાડા બાર લાખ આપ્યા છે એમના ભાઈ છે બીજા હવા લાખ આપવા આવ્યા મેં ના પાડી બે જણા આપડે લેવાના સમજાવી દેવાનું કેવું ના એ ભાઈ તું આગવાની સિસ્ટમ નથી આપણે તમને ઠીક લાગે ને અનુકૂળ હોય તો આપવાની સિસ્ટમ ના ભાઈ દુઃખ થાય જતું બદલે આવું આવું કોઈ દાન વર્ગ માં નીકળ્યું નથી આ એટલું બધું સાચું દાન જો આપવા જેવું હોય તો આ છે દાદા ને બી દી દે એટલી ઓર્ડિનરી છે નાની જ મોડલ છે પણ કશું ના હોય છતાંય રોજ વીસ વીસ ડોલર આપે કશું ના હોય તો એક રૂમ ભરાય તો વીસ ડોલર આપી દે દેખાડો ના સિમંદર સામે નું વીલ કરવું છોકરો ના પાડે છે મને ના આપતો મંદિર માં છોકરો તમે દાદાને આપી દો કે પછી મેળસો ડોલર મહિને એવું વીસ વર્ષ સુધી આપીશ લગભગ આઠ થી પીસ લાખ થયા ડોલર ડોલર આટલા થયા હા બરોબર છે ના ભણે આવી રકમ આ પછી મારે છે ને અત્યારે મારે લેવી પડે પણ ધડેરામીન થી લોકો છે પાંચ પાંચ કરોડ નું છૂટે એટલે શું હું લોકોને કહી દઉં ફસા છો નહીં આ જે ફસ્યા છે નીકળતું નથી જગ્યા જ આટલી છે આ જગત દાદા પાસે બીજું શું હોય ને ને બાકી બધું બીજું તો હો પણ એક જ રસ્તો છે કે આ જ્ઞાન આ પેલા લોકોએ રીતે જ્ઞાન લીધું ને કેટલા મારા પાટ ઉપર લીધું પેહલા તો પાટ ઉપર હું ઉપાસ ને તો એ લોકો દાદા ભગવાન બગાડી નાખે પણ દેખીને બીજા લોકો પડા પડી કચે અને હું વિધિ કઉન કે લેલો નવડા નવડ નવ નવડા નંબર લાગી જાય એટલે એટલી દાદાની વાત એમને કઈ તે સ્વાભાવિક છે પોતાની પોતાનું ખોટું ઠરાવે એના હમાવારિયા થાય બધા જ્ઞાન લઈ લે છે બધા મહારાજ ને ચરણે જ્ઞાન લેવું ગયા બધા શું કર્યું કચ્છમાં મહારાજ હતા શું નામ વિજયજી પુસ્તકો વાંચી દાદાજી કચ્છમાં થઈ લાવ મારે જ્ઞાન લેવું ક્યાં છે હાજરીમાં કચ્છી લોકો ને કહ્યું કે તમને માધમ થઈ આ મારા જ્ઞાન મારા જ તમારી જ્ઞાન લેશે એ પછી અમને એ આપશે એટલે કુવામાં હશે તો વડવા આવશે જયારે અહીં તો કે મારા તમે દાદા ને અડ્યા જ કેમ મારે સંસારી માનેંગ તમે એમાં બેન ઓળખો કે એ માટી બઉ લોકો અક્રમ વિજ્ઞાન માં રજુઆત લખાણ બહુ વ્યવસ્થિત હોય છે એટલે આ વાણી અક્રમ વિજ્ઞાન વાણી એ બધો રોગ કાઢી શકશે ભસ્પગ્રહ ની એટલી બધી અસર ભારે કઈક છે કોણ ભેદ પાડી શકે મારી વર્લ્ડ માં નથી જુદી વસ્તુ છે ચાર આધારે છે કઈક છે એ જ્ઞાન તો થયું શું કઈક કઈક છે પછી પ્રશ્ન ઉભો રહે માટે જ્ઞાન કેવાય નઈ આચું દસમ છે ભગવાન મહાવીરે જે ચારિત્ર કહ્યું ચારિત્ર ની જે વ્યાખ્યા આપી ભગવાને એ કોને ચારિત્ર કોને કેવું ચારિત્ર એક તો આ ચારિત્ર વ્યવહાર ચારિત્ર વ્યવહાર ચારિત્રાસ્ત્રો કરી આપવાનું છું પછી નિયમો લખે છે એ નિયમ સન્નાન પવિત્ર આચાર પાડવા નિશ્ચય મહાવીર એકલા જ હોય શકે શું કે અમારું નિશ્ચય ચારિત્ર હોય પણ બઉ થોડુંક અંશે ઉણું હોય શું નિશ્ચય ચારિત્ર એટલે શું કેવું હોય તો એ છે તે ચારિત્રિક ચારિત તમે પોતે કુમારપા ને જુઓ અને જાણો કઈક છે એવું લાગે ખરે દર્શન એટલે જ્ઞાતા દસ્તાવ નો સાથમાં કેવો છે જ્ઞાનક સભા નો જ્ઞાતા દસ્તાવ નિ મન કેવી હોય મન તો આખા બ્રહ્માંડ નું વજન કેવી આખા બ્રહ્માંડ નો વજન મૂકવામાં આવે ને થય ને કેમ ન ઉચકો કેવું બ્રહ્માંડ નું બોજ એટલે આટલો જ બોજો તમારા મન ઉપર પડે નઈ તો ઢીલું થઈ જાય જો માંડવો દે પડે ત્યારે એની ટાઈટનેસ ના જાય ઓહો આદર બોમ પડતા હે ટેબ બગિરતા હે તો બળી મન ટાઈટનેસ ના જાય ક્લિયર હે સંતર થી થાય સ્થિતિ હોવા છતાં અચળતા રહે તે બોધ આવે સંતર સબારું સંતર બોલું દુઃખ નો અભાવ એ પહેલો મોક્ષ દેવ નો બધાનો અભાવ થયો બીજો મોક્ષ આ જગત પ્રવાહ માં કોઈને આળસ રસ્તો આવીને ઉભો રહ્યો હોય કોઈને કાંટા રસ્તો આવીને ઉભો રહ્યો હોય કોઈને ડામર નો રસ્તો આવી હોય છે જાત જાતના કર્મ બાંધુ બીજું બીજું લઈએ પાયા મત હોય કયું પાસો એ ચામસુ સરસ હવે આ નીકળેલું દાદા એટલે આ વાંચે છે પાયા નો મતભેદ હોય તો મન જુદા પાડી નાખે એક બીજા અક્કલ ખોળવા જાય ત્યાં પાયા નો થાય ત્યાં કાળજી રાખવી પડે मत एटो अभिप्राय दृष्टि संसार हो चाली सके अडाई न करे तो काम थे अमे जाए जाइए तो बधे दर्शन करने पक्ष वाल तो कहसे स्वाभाविकता सहजता उत्पन्न थे झार पान गाय भैंस बढ़ा भगवान दर्शन करो छो पोड़े जुदी वालों क्या स्थान बदेज भगवान दिखाये त्या આ દ્વૈત ની લાખ માઇલ પર અદ્વૈત સ્ટેશન આવે ત્યાંથી લાખ માઇલ પર શબ્દનું સ્ટેશન આવે ત્યાંથી ત્રણ છેલ્લે સહજ અનુભવનું સ્ટેશન છે આ બધા વાળાની બહાર જ હોય સંસારમાંથી મુક્તિ અપાવડ તે ગુરુ સાચા બાકી બીજા બધા ગુરુ તો ઘણા હોય તે શું કામના ये तो अँ थे तो रस्ता गुरू करवो पड़े रस्त देखाड़ ने क्या सुधी जरूर देखाड़ो मोड़ में पैसी जाए ने आपने देखाड़े कि हम अभी आ लाइन में छठू घर से त्या जाट पी ए ज्ञान थी त्याँची सकी धारण करेलु ज्ञान है तेनाली जेना क्रोध मान माया लोग देखा नहीं हूँ देखाय नहीं त्यात सांभजो नहीं तो मोक्ष थोड़ी ભારે આ સંસાર સમુદ્ર એમાં અત્યારે કોઈ પણ ગુરુ થવા ગુરુ કિલ્લી આપીએ ડૂબે નઈ ગુરુ કિલી એટલે આપે જ્ઞાની પુરુષ આપે એમ પૂછે કેવી રીતે એક ખોડ કાઢે તો જ્ઞાન આવતું બંધ થઈ જાય શિષ્ય તો ગુરુ નો પ્રશંસક હોય ગુરુ પૂઠે પૂઠે ચાલ્યો જાય ગુરુ શિષ્ય ક્યારેય ભેદ ના ભૂલાય તે કર્યો એક ક્ષણ પણ ભૂલ્યો કે હું શિષ્ય છું અને આ ગુરુ છે તે પડ્યો છું સમજાવી જયારે અન્ય જાણે એ સમયે જો મન વચન કાયા નો યોગ કંપનીમાં ના થાય તો એ સ્વ ને સ્વ જાણે સમજાવવા માંગે છે પર વસ્તુ જે છે ને સ્વપર્ સ્વપર સ્વ એટલે આત્મા અને પર એટલે આ પૂજગળ એને જે પૂજગળ અન્ય વસ્તુ છે તે સમયે મારી વચ્ચે કયા અંદર જે ભૂતગોળ મત છે તે કંપાઇમાન ના થાય તો સ્વ પૂરું થઈ ગયું કંપા થાય તો સ્વ માં આવ્યો નહીં કંપાઇમાન થાય જાણે નહીં જે કાચો હોય તો કંપાઇમાન થાય ગયા અને જે સાચો હોય તો કંપાઇમાન થાય એટલે આ અમારા મહાત્મા કંપાઇમાન ના થાય કારણ કે અક્રમ વિજ્ઞાન થી બેઠેલા એટલે પાછો ચર્ચા છે મૂળ આત્મા તો અચલ છે એટલું સમજ્યા હોત તો આત્મા જયારે તેના સ્વર્ગમાં આત્મા માને છે આત્મા જ નથી ચેતન જ નથી જો મારા જેના આત્મા કે આ ચેતન છે સ્થિર કરવા માંગે ચેતન શું કે છે ચેતન અસ્થિર હોય જ આ તો મિકેનિકલ આત્મા છે છે એમને કે જ ખબર પડે આપડે કેવું બફાય છે શું ફાય છે કેવા વિતરાગ નો વૈજ્ઞાનિક માર્ગ ને કેવા માર્ગ આ ચાલો પણ મન વચન કાયા દિખાઈ કર્યો છે આ વાત પહેલી વખત બહાર પડે છે આ ઇફેક્ટ ના હોય તો કશું વાંધો નહોતો આ ભૂલ છે દાદા રાતે સુ ગયો હોય શરીર ઇફેક્ટિવ હોવાથી ઠંડી પડે એટલે રાતે બધો ઓર મારે પણ ઇફેક્ટિવ ના હોત તો એટલે આ ઇફેક્ટ આ મનઅર કાઇફેક્ટિવ છે અને તેથી કોજિસ ઉત્પન્ન જે અવતારમાં કોજિસ બંધ થઈ જાય જ્ઞાની પુરુષ કોજિજ બંધ કરી દે ને આવીને ભોગવવી પડે હા પણ તે કોજિજ જ્ઞાની પુરુષો બંધ કરી દે બંધ થઈ ગયું સંસ્થા બંધ થઈ ગયો પેલી વખત આ વાત પેલી વખત બહાર પડે છે આ ઇફેક્ટિવ ના હોય તો એટલે જ આ બધું આવે છે ધારો છોકરું હોય દોઢ વર્ષ પણ એને જો દવા કાઢવી પીએ ની તો ચીડાય ના ચીડાય મારું ચીડે ના દેખાય ને કડી દે અને મીઠી ખાઈ દરેક છોકરા ને તો કાઢવી દવા પી બહુ જોર કરવું પડતું હતું છોકરું બહુ હારે જબરું નાનું પણ જોરદાર બહુ આમ સ્ટ્રોંગ હતું પછી એની માં શું કરે પેલો મોડા ઉતારે જ નહીં પેલો રેડે રેડે રાખે મોડા પેલી ઉતારે પેલા ઉતારે જ ને લે પછી મા નાક દવાય એટલે ચૂકી જાય જયભાઈ તે પરિવાર કે પેલા ચારા કેવો પછી નાક રબાવાય ને તે પૂ કરીયો ને તો તે આત્મા ઉડાળીયો આપણે આ તો ઇન્ડિયન પצל એસી એસી વન થઈ ન અહીંયા વધારે તો મોય એનો એક માલ લા જે ખાવું ખાજો કશું છોડવાનું નથી અમારે કશું છોડવાનું નહીં ના એવું ના બોલાય એવું ના બોલાય પણ રસ્તો છે ના છોડવું હોય છોડ્યું નથી ખોટું નથી બઉ સાયન્સ વિજ્ઞાન બઉ સાચી છે ભગવાન પણ એ તો સંસારમાં મોક્ષ માટે નથી ભગવાને કરતા પદ ઉડી ગયા પછી મોક્ષ થાય વાક્ય ગમે છે બધા વાક્ય ભાઈ અમારા મન કહે છે દાદા લાકડી મારવાની કે એટલે ગભરાય કેવા થઈ શી કદરુપી થઈ ગઈ એના મેં અત્યારે મળ્યું મેં કહ્યું આ ડિગ્રી કરી બઉ સારો આનંદ થયો મને આ કપાટમાં મૂકી ગયું